અબે મારો દદી કાઈ સે કરો બબ પબ્લિક ક્લાસ માં દે આ બે દીજે તો લાભ લેવાય તો લેઓ મારે હવે હું લેજે હમ અત્યારે લાઈ પડે કઈ હા આ દે ઓ જડે આ જ હા આ ઘરે હું છે રહેવાના છે તો ઘરે રહેવાનું છે બધા બધા હેલ્પ કર અરે એટલે કે જીવનભાઈ ને તો મારા જ છે એટલે दादा કેવડી કીધું છે ને તને એ કેવડી એમની વ્યાધી એટલે તમે કહ્યું છે ને કે કેવડી એટલે કેવડી છે બે જીમનભાઈ માટે બે કેવડી કેવડી કેવડી બે કેવડી જીવનભાઈ બે જીમનભાઈ એટલે માટે કેવડી કહ્યું છે કેવડી 1 by 2. Eso es. Eso es. Ah, los casos, los casos anteriores. Ah, los casos. Hay dos anteriores. Calma derecha. Ah, esto no releva. Se va a relevar. Releva aquí nadie. Qué diga que se va a que va. Le va. બધા એવાના બધા લઈ રેવાના ધર્મ બધા હા to see how it is designed see these cones it's for the fingers badal ka dile hain when nahi kamzor ho gaya ho the kal pakda hai ha adala dadan to saani abana badane chinta chhodavna hame તમને મને ગોઠવણી હોય મારી હા દાદા ગનેગે ને નવા જવાય ને એમને ખબર નઈ તમને કયું તમે પૂછ્યું હશે એટલે પૂછ્યું સાવધાની હજાર કઈ ગઈ ગયા આગળ નામ લગાવે છે સમસ્કાર કરતા ગયા આવો ભગવાન તો બધું એ જ નથી કરતા આઠ હજાર કોઈ નથી દાદા આ મોટેલ ને એ બધું લીધા પછી જાગૃતિ સારી આવી ગઈ છે એક અને આપની કૃપા છે કેમ ખબર નહી પણ બધું લાગે ફેરફાર બધું બરાબર છે બોલ કરી નહી આ પાક તો એક બોલી આવે હોય હા એ તમારી છે જ્ઞાન તો તારામાં જ છે તમારા આરામ થાય આપડે કાયમ ધ્યેય થઈ ગયો દુઃખ ના થાય પણ એના કોઈ છે આ જગત નો જે ન્યાય ને એ નોર્મલ પ્રમાણિકતા પછી ફરી આવ્યું ખબર આવી નથી થઈ ગયા એવું તો કરવું જ નઈ ને એક પક્ષી તો કરું જ નઈ ને દાદા એક પક્ષી તો સવાર ના થઈ નેજા આવે પણ દાદા જ સ્વાય અને તમે કરો એટલે ફેર પડે ને વાત તમારી તરફ થી આવી ને એવું કઈ નકું આવ્યા પડે છે મને તો એમ લાગતું કે બઉ સારી વાત કરું છું મને એવું લાગતું બહુ સારી વાત લખું છું દાદા ને એમાં બુદ્ધિ વાત હોય નઈ બુદ્ધિ વચ્ચે લખો કરે બુદ્ધિ ને કઈ ગેટ હાઉટ કઈ કમ ટુ હાર્ટ કઈ શું એવું કઈ બોલી પછી કરો શું કયું કચરો કઈ નાખો બુદ્ધિ આવતા નિઘોધ માં જીવ કેવી રીતે આવે છે નિઘોદ માં જીવ આવે છે કેવી રીતે વરાબે દરિયા દરિયો દરિયા અને સૂર્ય ના દરિયો અને સૂર્ય એને એને ક્રિયા થાય એટલે થાય એમ કે આપડે દરિયા ને કઈ દરિયા શું કે અધિકાર છે સૂર્ય નીકળી કાપે તું કેમ આવું કરું છું હું જો કરતો હોય પ્લેટેપર નીકળે બધું સમજવા એટલે દરિયાઈ વાહનો કરતા નથી અને સૂર્યાય કરતા એ રીતે આ જેરા જે દુનિયા છે આ બીજું બધું આપડે દેખાય છે ઇન્દ્રિય દેખાય છે બધું આપડે ના જગ્યા આપડે કઈ છે કે આપડે રીગોલમાં જ નીકળીને જીવ ને આપડી ડિફરન્ટ લાઈફ પંપ માં જઈએ પ્લાન્ટ એનિમલ કિંગડમ હ્યુમન બિંગમાં આવ્યા પછી હ્યુમન બિંગ છે પછી મોસ્ટ માં જવા માંગે આખું જે મુમેન્ટમાં હોય જે વસ્તુ એ હે આવેલું હાજર હતી બે ફસે હું કોઈ કરતા નથી પરિવર્તન સભા પરિવર્તન કરવાથી તે જીવ અને આ પરમાણુ બે ભેગા થઈ ગયા ભેગા થઈ ગયા ધરતી વગડી જાય પરમાણુ ક્રોધ માલ મારે ક્રોધ માલ ભેગા થવાથી ત્યારે પાસે ક્રોધ માન માયલો ઈગો બધું ક્રિએટ થાય છે ક્રોધ માર્યલો ઈગો એટમ માં બી નથી અને પ્યોર સોલ માં બી નથી બે સાથે થર્ડ વસ્તુ રિએક્ટાય છે નેટ ઇઝ વિથોટ ધીસ રિએક્શન એન્ડ યુ હેવ ટુ કમ આઉટ ફ્રમ ધીસ રિએક્શન સો દેટ યુ ઓન યુ વર એક્સપીરિયન્સ મોક્ષ આટલા જેમ કે વાઇટ વાઇટ ઇઝ કમિંગ થી કાયવા સાજી એ પા પાટ્ય કે કેને તો ચીક લે કે કેમ કેન આયો આ એમ કે છે આ છ જે છ ઇટરનલ વસ્તુઓ છે એ કેવી રીતે આવ્યા બન્યા કેવી રીતે એટલે કોઈ બનાવા હોય એટલે કાકાતા કાયમ ના છે ઇટ મીન્સ ઇટરનલ મીન્સ ઇટરનલ એટલે પોતે જનતે જનતે નો ડિસ્ટ્રક્શન નો કેમ કરીને આવવાની જરૂર નથી થાય છે આપણે આય આય બધું મારું મારું કરી માય છુટું થઈ ગયું થઈ જાય મારે જ્ઞાન આપીએ ની એ માય છૂટું થઈ જાય એટલે હંકાર ની તે ગીડી મોમેન્ટ આ બધા શું થાય સાહેબ બહુ શું થાય ઊંડાઉ આપડે કઈ આરલ લીધું આ ટેપિક ઉપર મિત્રો બનાવવાનું કોઈ કોઈ છે બુદ્ધિ બુદ્ધિ દેખાડે છે બુદ્ધિ શું કરે છે કે દે દેલા જે જે દેખા દે આવિનાશી તી દેખાતો નથી આવિનાશી જેમને જ્ઞાન થી ઉભે છે અલ્કેમી ઓન ઓલ કી સોલ્ટ બેર સર એક્સપેર સટનエレमेंट्स ધી આર નોટ ક્રિએટેડ ધી આર નોટ ડિસ્કવરed ધેર ઇઝ ઓન્લી ટ્રાન્સફોર્મેશન ઓફ ધ ફોર્મ યસ we are there they will be there and uh, they were there okay. so Then this I'm is thinking. this is a physical thing mm -hmm. but the, out of these all the elements which is our physical sciences there only uh, out of these six there only one, in all of them one only so nano so the regular atom right. atom includes all these uh, physical elements mm ha -hmm. uh, all now they accept uh, mm -hmm. our science accepts સ ઇઝ પર્મનન્ટ એલિમેન્ટ એન્ડ ઇટ કેટ બી ક્રિએટેડ કેટ બીજ ઇવન it cannot be બી ડિસ્ટ્રોઇડ ઇટ કેટ બી ક્રિએટેડ દેર મથ ટ્રાન્સફોર્મેશન ઓફ વન ઇન્ટુ total દર uh, total બટ ઇઝ દ ટોટલ Never ટોટલ એનર્જી ટોટલ એક્ઝિસ્ટન્સ ઇઝ ઇન્ ચેન્જબલબલ યેટ સો દ સેમ પ્રિન્સિપલ સાયન્સ ઇઝ નોટ ડિફરન્ટ ઓનલી થિંગ એક પરમાણું એટમ આઉટ ઓફ સિક્સ વન ચોમાનું એક છે એવું ફોર છે અધર ફોર છે બીજા ચાર છે ઇન્ટરનલ છે અને છ ઇન્ટરનલ ના હા એ બધા છ વર્ક ટુગેધર થાય ને ત્યારે આખું ધીરજ નું બોડી વર્ક હોય એક ના હોય તો ના થાયશન ઓફ ઓલ ગુડ ઇચ એન્ડ એવરીયલાઇઝ દેટ આઈ એમ આઈ એમ વન ઓફ ધ સિક્સ ઇન્ટરનલ ઇઝ પ્યોર ટુ આઈ એમ દેટર ક્યુરિયસ ટુ નુ ઇચ એન્ડ એવરીથિંગ ઇનિયન બટ દેટ ઇઝ આઉટ બટ વી ડોન્ટ નો હુ એમ આય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 જયારે ધ્યાન આપે ને એ અન્ડરસ્ટેન્ડિંગ ના હોય એટલે લુઝ થઈ જતા વાર ના લાગે બટ ડીપ અન્ડરસ્ટેન્ડિંગ જેને પકડ્યું હોય ને ઇટ ઇઝ કોમન ઇટ નો બડી કેન ચેન્જ ડાયન્ડિંગ તો દાદા લવ યુ બીકોઝ યુ આર ટ્રાઇંગ ટુ અન્ડરસ્ટેન્ડ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 અને પછી મને પ્રશ્ન ઉભો થશે તો હું આવીશો તે પાસે એક નિગો નો પ્રશ્ન હતો અને આ એક ઇન્ટરનલ વસ્તુ કે જીવ આ માં કેમ આવે છે તે હતો બે પ્રશ્ન હતા એમના એક મોસ્ટ માં જેટલા જણ જાય એની મતલબ એમની થાય કે આપડે આપણું ફ્રીડમ મળતું છે આપડે બીજા નેતા થી ઢકેલે છે આપડે ખુશી ના બીજું ગઈ શું બધા ના મા બધા ને બધા જીમ જેટલા છે મોચમાં કોઈ માની રહે એવું તો થાય પણ ઇન્ફ્લેશન ઇન્ફ્લેશન ઇન એવરીવેર ઇન્ફ્લેશન દર ઇપનનોક મુક્ત થઈ ગઈ છે તો એસમાં કરી આસ થિંગ્સ નોલેજ કેન ફાઇટ ફાઇટ કેપ અપ ટુ 5 4 5 અને મેકેઇંગ ફાઇટ ઇન સિક્સ મિનિટ્સ ડોંગે આ વિષય સ્ટડી ગમ બેહ ઓકે વિજયજન મંતા બેટ ડબલાઈ છે આવજો અમારે પ્રશ્ન બતાવતા થાય ને હું તો લે આવ મળે છે એવું શકો થાય કે તરત જ પતિ ની બંધ કલાકે એટલું ચાર્જ બેક રિએક્શન એવું તો બધે બહુ મોસ્ટઉ મોટાય એકદમ જ પોતાની બધી ઈચ્છાઓ પૂરી બંધ કરી અને મોક્ષે જતું રહી શકે ખરો અધિકાર જ નથી બદલો બને મા ખેતીવાડી કરે છે અનાજ મસા નાખે છે કોઈ પણ પ્રકારની એક મુક્તિ એટલી જ્ઞાની કોઈ મળવા છે રસ્તો દેખાતા છે રસ્તો દેખાયા કર હું જવા જુલ તો હું તો જોડું આ બોલી રહ્યું છે એટલે એટલે માલિક હતી આચાર ચેરપેપર માલિક છે તો એનો માલિક નથી માટે સરસ મારે કે છે આગળ જવું છે આનાથી આગળ જવું વધુ છે આજે જાણ્યું જાણું છું હવે એમાંથી મારે આગળ જવું છે આપડા હાથ ની કે નથી બરા સાવની પડે એટલી રાખવી પડે આપડે બરાબર તારા પછી ઘરે રીતે આપણા હાથમાં બરાબર જે હાથમાં ને એ છોડી દેવાનું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 ચાલુ થઈ જાય તો પછી ધ્યાન માંથી નીકળી જાય છે આજ જવાબ્યું એટલે વાંચ્યું નહીં નહીં વાત ના દાદા સારું સંજોગમાં ત્રણ સાડા ત્રણ કલાક સુધી દાદા કોન્સ્ટન્ટ બેઠા હતા બાર વાગ્યા સવા બાર થયેલા બધા માતા બહુ ખુશ થયા યારી આપી હતી યારી આપે જ દાદા મે નઈ નઈ ગાય ઠંડા મારા જી શકે બરાબર હતા પરિણામ છે પરિણામ છે પારખા માટે કોચ કરો તમારું પરિણામ બઉ ઉત્તમ આવે તમારા માટે પહોંચાડો સ્વાસ્થ્ય માટે કરો તો એનો વધો નઈ પણ એનું એવું આવે બરાબર અને તેલુ પારકા માટે કરે ને એનું પરિણામ એમને બચાવ પોતા લાગશે મને મન માં ઘણી વખત એમ થાય કે વસંતુ યુ અને મારે ઘરે હોય તો મને એવું જ હું કરું પણ દરેક એટલે ભાવ મન એવો થાય એમ કે ગાડી 7 વારા પર હા એ ગરી આ તે લોકો બધા આવી ગયા અમે વળી ટ્રેન કી ટેક રસ્તો સંધીઓ બરાબર એ બંધાતું આજલી બધી અડધી વેપાર છે ભાવ બચી જાય છે હા હા એવી જગ્યા એનું પરિણામ બરાબર દાદા બી પછી છે નહીં આપડે બોલે પડતો હા કોઈ પછી પડતો કોણ બોલે બરાબર હવે એવી ગેપ બેસી ગઈ છે કે હદ કરી નાખી છે આત્મ અંગુ કેટલી બધી આપડે ને બધી ફૂલ સત્સંગ શક્તિ બહુ શક્તિ હતી ઓ ગાર્ડ થઈ ગયો ખાંડાલાવ બિલાડી ગાર્ડ કરે ઓ칸 કામ કર ઓ ગાર્ડ પરમારા વેડર કે દે તુમ છોઈ દોની આ દાદા રાંધીયા બધાયને કયે નહિ આમ આદન પડે નહિ કમતે પડે નહિ ના પડે દાદા બહુ ડિફિકલ આ દરવાજે લે ગરે મસી કાયે જે બળન મારા પાસે કિઠા કે આ હું હાલતો નહિ કોઈ મતલબ દાદા નું કઈ કોડ આફરી દીધું નથી. જમીન આદુ દે છે. તસને દેકો ના ઓ જે સ્કેર નથી ફાટી, કોઈ સ્પોક નથી દુખ્યા, કોઈ દડો માસું કેવું દુખે તો ખબર જ નથી દાદાને. કેના વાદે? એટમાં દવા તો દુખે ને પેજ ગઈ. હા ઠંડી. તો ખોરાક બહુ સરસ થાય દરેક ચીજ ખાવે પાછી એવું ની કાર ને એટલું બધું ખવું નહીં હું જાણીને ખવું એક ચીજ વધારે મૂકી દાવ બીજી ચટકારી નાખું પણ સારવારે વધન વેટ દીશે એટલા જ દામ મારો ખાય રા ભોગવનાર નાની ભગવ અને સાંજે મંગલવા રાતે કોઈ બાર વાગે આવ્યું બાર બાય નું ગગડાવે દાદા કોણ રાતે બાર વાગે હું છું આપડે ક્વા છે કયો બાજુ હા ભાઈ ભાવ એટલે પણ કુવાર છું મંગલ મંગલદાસ આજે પટેલ પટેલ પટેલ એ મંગળદાસ એમ પટેલ એ કઈ પણ જેટલું છે તે કાપી ને ડોક્ટરો મગદાસ મગદાસ હા આટલું મંગદાસ માં આવે મગદાસ માં આવે એટલે અમારા શરીર માં જે ફિઝિક બાદ છે એ બાજુ છે તે મંગલ મંગલ તાબી કેટલું તે આપડા તાબા નથી ભાતું એ આપડા તાબા માં છે ને એટલે એને છે તે બધી વ્યવસ્થિત છે અને પછી કેવું વળીયા પછી બે બેફામ કરતા બીજો છે ફાયદો આપડે પ્રત્યક્ષ જુદા એવું આપણને શક્તિ વધતી જાય શું કઈ ભાઈ કેટલા ફાયદા બહુ ગમે વાણી આવે તો બહુ જ ગમે એમ કે છે ભાગ થયા મંગલ આશ કર્યો હું મંગલ છું શિકો શશિકો તમે કેવી રીતે તમારું નામ નહી મારું નામ છે તારું નામ જુદો તું જુદો નામ જુદો નહિ મને વહેમ પડી ગયો વેમ પડી ગયો કે વેમ જ ગાદાલ તમે હા વ્યામ કાઢો હતા છોડી દીધે ચોરી દીધે પેલો બાવો ના છોડી છે મને કાર દીધી કારો અને ગાપરના બાવાની બિલી બદલાય એટલે જેવા સંજોગો આવે એવી બાવાની બિલીફ બદલાય ભાવો ફટલાયા બદલાયા પેલો રગડો વિશેષણ હોય હોય મૂળ મંગલ ના મંગાય કોણ ખરેખર મંગાવે પણ અરે આ ભાવો બદલાય ખરે કલેક્ટર હું વડોપ્રધાન બદલાયા જન્મ કેમ બોલતા નથી તમારા મહાત્મા ચા પી દેવી પછી અત્યારે મહાત્મા ચા પી દે આ મહાત્મા શું છે એ મારા તો શબ્દ સમજે નઈ એ ભગવાન જાણે છે પણ આ મહાત્મા ખબર છે આપડે કઈ છીએ ચા પાણી પાસે બંગડીઓ વિધિ જમાર છે ને જમા બંગડીયો શાંતિ નહી આપે મારી દેશે છોકરો કોમ માં લાગશે બાપ એવું કે એક જણ આવ્યો તમારે બેઠેલા તેમાં એક જગ્યા છે એનો હાળો આવ્યો તે બોલ્યો નહિ હા હોય સારો